ત્યાં વૈરાગ્ય આવી જાય ને કઈ પછી હું કઈ ભાવ થોડો થાય કાળના જેવો વૈરાગ્યા એવું સાધન જ બધા નાખ્યો ને તમે અને મોહ બધું વધે એવો સાધનો બધા ઉભો કર્યો વધે હોય ના કારણ ચારિત્ર મો ચારિત્ર મો તમને ચારિત્ર મો સમજાઈ દઉં ન મંદિર પર મંદિર આવે તો પેલા પછી આભરા તેજી મૂકલી ના મને મંદિર લાગે તે મનમાં થઈ ગયું કે આપડે માર્ગ મળી ગયું બધું કે દાદા મારે કચ્છ પોતે ક્યાં છે પોતે ક્યાં છે જઈ શકે ઘરના બધા માણસો ક્યાં છે તમને સમજાય કે સમજાય કે ઘેર સારું છે નરેશભાઈ એમ રે કે આનું કેમ હશે કેમ હશે સમજાઈ ગયું અને ખાતરી થઈ ગઈ કે આમ જ છે ત્યાં સુધી આત્મા સંબંધી શંકા નિશંક ન થાય ત્યાં સુધી સંસારમાં કોઈ પણ શંકા જાય નહીં શંકા ગઈ કે બધી આપણે જાગૃતિ નથી ખૂચે છે જાગૃતિ ઓછી છે મોમાં બધો દાદા આવરણ જ ગણાય ને હા એ આવરણ જ કરે એ ખોટું ગણાય ને ભાઈ મારે ખાવું પડે કે પાછું જતું પડતી નઈ ઓબલાઈઝીંગ નેચર છે ને એમને આ તો હેલ્પફુલ ઉઠતું છે શું છે જાગૃત નું કઈ સવાલ નથી જેનો બીજા સ્વ છે બહુ બળતા હોય બળતા માં એટલી બધી ઠંડક થાય તો વરામ બરફી જાય એટલે પેલા એટલે જાગૃતિ બઉ રહેગતિ એટલી રહેતો હોય એનો બધા હિસાબ પતરાત નહીં ને બીજા લફરાત નહીં ને ના ના વસ્તુ એમ કે ઓબડા નેચર થકી એને ઓબ્રાઈ કરવાનો ભાવ થયા જ કરે હવે અપડાઈઝ કરતો હોય સાવ માળો ઘા કરતો જ છે પાછો સાવ માળો એ કેવો ઘા કરવાની હોય અને આને ઓબ્રજ કરવા નહીં હોય પુણ્ય પાપ ને હે છે એટલે તમારો પ્રકૃતિ ગુણ રહ્યો તમારે શુદ્ધાત્મા તમારે તૈયાર કરવાનું પ્રકૃતિ શું કરી ભાવ નથી રેતાવાર કરવાનું એ પ્રકૃતિ ગુણ છે થઈ જાય થઈ જાય પછી જાય નઈ એવું આમ કેમ થયું સલાવાનું એ જ પ્રમાણ દેવાનું શું થયું એ બધું જે ચારિત્ર મોસે એ પોતાના દુઃખ હાથે થાય પોતાના દુઃખ ના થાય શું કર્યું હજારો કે જાગૃતિ ના રહે ને ને ચંદ્રકાંતે સાધુ આચાર્ય આપે નેજાદી માને કેવો એ શું કે કોગી દે ઉતારો કરી લે હેલ કે શું ઉતારો કરી લે બુતારો કરી લે હે તો રાડ રાલે રાલે હોય ને જેનો તેનું ઓછી રે વાંધો મુશ્કેલ નહીં ઓપ્લાઇઝિંગ નેચર મુશ્કેલ ના હોય ને પેલો તો હરિકરણ હોય પછી મુશ્કેલી એવી થયા કરે કેટલા મહાત્મા તે છે આખો મુશ્કેલી પોતે રેજાને રાખે આ પોતે શોધાને શોધી રાખવા બે શંકર જાગૃતું ટીમ તો નું કામ નીકળી ગયું તિમુન હા બઉ બહુ થઈ ગયું બઉ આઠ દિવસ થી દસ દિવસ થી એટલે એ સીબીરો પર તાકાત કટા કટા તિયે હે હાલો પાછો હે એટલા માટે આપણે રાજકોટ નું કોટવું હા એ ઇતકા ખબર નથી પડતી ક્યાં ના છે તને એ થઈ જડે બાવ તો સંભે એને દેતા જઈ જતા નહી તો ટેવ તો બેની કે ઓલી ફરી એ નફો દર કિલે દવા મડી ઉતે ઇ નફો બોલવાનું નફો એક સત્પુરુષ ને શોધવાનું લખ્યું છે અને સત્પુરુષ ના લક્ષ્ય બતાવ્યા છે અને હૃદય ની શુદ્ધિ હોય તો અંદર ક્રાંતિ ની વાત છે સાથે પોતાનો મોક્ષ અને પોતાનું સ્વરૂપ એટલે ભૌતિક સ્વાસ્થ્ય ભૌતિક સ્વાસ્થ્ય આત્મા નો તે પરમાર્થે સ્વાર્થ ને માટે છે પરમાધિક ફાધમેડી હ પરમાધિક પાનાનો ગણકા વહી જાય ને છે કે પોતાને સાચ ન માતે છે કરવાનો છે જોઈએ કરવલા તો હોય એ ચીક સુધી રેમન આ તો હું બોલેલો કે આંગેલું તે નહીં આ કે દે એ દાદા પાછી પછી કામ જ ના રે છેલ્લો સ્વાથી પરમાર્થ કરતા કરતા સ્વાર્થ પ્રાપ્ત થાય પરમા કરતા પરમાર્મા સ્વાર્થ નું પણ કરતા જવાનું અને જે વ્યવહાર થી શ્વાર્થ થાય प्रभात करता करता है कल्याण भावना छोड़ा ના આવડે એવો સાઈને ના આવડે સુખે ના બીજામાં પડેલો જ નહીં સુખે ને આવે રમત આ સાત તમારા બધા બધા કરે હા જયરામ ને જોઈએ આપણે હા રોજ જોઈએ આપડે આવડ્યા જ નહીં આવતી મને સાઈ લઈ જઈશ કઈ લઈ જાય નથી ચેક નાખતી નથી परमा करता करता स्वास्थ्य करता, करता, करता, करता है परमा करता समय स्वास्थ्य पर માટે પોતાનો શ્વાસ સધાઈ ગયો મારુ ભગવાન નો શ્વાસ સદાઈ ગયો એટલે પછી પરમાર્ પરમાર્થ ક્યારે એ પરમાર્થ કઈ રીતનો ઈ લોકો નું કલ્યાણ કરવું પોતે આત્મા પ્રાપ્ત કરવાની પ્રાપ્ત કરે પ્રાપ્ત કર <po bio> પરમાર્ કરતા હોવા છતાં સ્વાર્થિ ગણાય પરમાત્મા સાંભળેલો લોકોને તો ભૌતિક લાગે ને એ બજારની માટા જ બહુ બધું કપટ વાપરે ને જુવા માં સપકરો માં સપકરો એટલે બધી કોઈ એવી ધંધા છે અમે સારથી બોલ હા કે હું પેલો જુવાના કાબલ ઉછે તન મળતી દેતી એવો જ નીકળી てる એ બધું રન હોજે કે હું રસ્તો સરા ના દેખાય બધામાં સ્વાથી એનો એક જુદો એ લક્ષી જ્યાં હોય ગમે છે ને પ્રકૃતિ આમ ના હોય છે એ પ્રકૃતિ જેમ છે એ પ્રકૃતિ ભાન નહી ભાંગ રહ્યું નથી આપણે દાદા કરી વાત છે કેમ હા થયા દાદા કહી જશે એ પૂછે છે પ્રગતિ એવું પ્રકૃતિ ધીમે ધીમે ભાવ થી આગળ आ, माते, माते ए, तो तो एक बहु बने दोष हमेशा बनया करे जागृति सत्संग मो लाभ थे यृति आखो व्यवहार प्रवर्त्या करें दादा लक्ष्य है आ प्रमाण होते म कर बचा जागृति बची जाए आखो पुरुषार्थ मंडाया करें ज्याल पेठू के मरु हित आमा तो पी ए संपूर्ण रीते બધાનું સામ હોય ત્યાં ગણવાનું તો અઢી કલાક વગર ભલે ઉપયોગ સામો આપણા યોગેશ થાય માન વટાવે એ ભાઈ વાંધો ના હોય એને માન વટાવે તો માન તો વટાવે તો ખબર ખર્ચ પાણી લે એ તો અભિમાન લઈ જાય અભિમાન બી છે તો એનાથી જાગૃતિ થાય જાગૃતિ ઓછી ન થાય જાગૃતિ ઓછી થાય ને ઓછી થાય અને માન હોય તો દેખાય કદુકો દેખાય કદુકો દેખાય ના રેખાય જે મારું હોય તો મા દેખાય નહીં માન ની ઈચ્છા ના હોય તો कुछ। ने खाओ खाओ। तो अत्यारुधी संकुचित अपमान भेकुचित रह करें अपम डर अथवा हानि थे એટલે કે કઈ પણ ના લેતી અપમાન થાય અપમાન થઈ જશે હા માન આવ્યો એની ખી નાખે છે આપે કહ્યું ને કે માન માન છે તો સહજ ભલે તો એ માન ની પછી વિકૃતિઓ કઈ કઈ ને કેટલા સુધી ની હોય શકે બહુ વિકૃતિઓ વિકૃતિ અને તે વિકૃતિ માલ ની વિકૃતિ માસ ને પાછું પાડી શકો માન ની વિકૃતિ પણ તેનો છે તેવો જોઈએ ચાખો નિરાંત તમે આને અંદર સંતોષ હશે પણ કેફ ચડ્યો એ થઈ ગયું કદ રૂપા પણ ધ્યાન નો હોવું જોઈએ એનાથી મારો નિકાલ થતો નથી નિકાલ નહીં થાય બીજા મારું માન અપમાન ના ગમે અપમાન ના ગમે તે અપમાન ના ગમે એ તો બઉ અપમાન ના ગમે નથી અપમાન કરનાર રાખતું નથી કરવાનું હાથે અપમાન કરે તાર બે જાય એટલે ચંદ્રકાંત હાથે અપમાન કરે અપમાન કરનાર મળી આવે ને તો બહુ ઉપર મારે જોડે જોડે બહુ સારું અપમાન કરો ઉપાય છે એ દ્રષ્ટિ બધા એ દ્રષ્ટિ બધા છે પાછું પાડે કોઈ અપમાન કરે મારું તો પછી મારું મારું માહિતી એટલું બધું માન જબરદસ્ત ઉભું થાય એની સામે ત્રાગુ ઉભું થાય એ મને ક્યાં સુધી પાડે ત્રાગો ઉકી ત્રગ ઉભો થાય હમા ને પોતે એવું કહ્યું હમ ભરકીને પછી એકસેપ્ટ કરી દે પોતાનું